એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ આજે તો આમ દૂર દૂર શારજહા માં બેઠા બેઠા કવન અને મનન વાર્તા સાંભળે છે અહીંયા સુરતમાં નિયતિબેન વાર્તા સાંભળે છે અને વડોદરામાં સોહમ સાંભળે છે વાર્તા અરે વાઈ સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને બધાને નાગરદાસ પટેલની વાર્તા કહેવાનો છું આ સાંભળો વાર્તાનું નામ છે અપ્સરા હા પરી જેવી સુંદરો એનું નામ ચિત્રલેખા હતું આ ચિત્રલેખાને ચિત્રો ચિતરવા બહુ જ ગમે ઓ ભાઈ ચિત્રો દોરવાની તો એને બહુ મજા આવે દોરે આડી ને વળગે એવા સરસ સરસ રંગો પૂરે એમાં હો તમે બધા દોરો છો ને ચિત્રો હા એવા એક દિવસ આ ચિત્ર લેખા નવ લખ તારા ચિત્ર આકાશમાં તારા હોય ને લાખ તારા ઓ ચિત્ર અને એમાં આકાશ ગંગા ચિત્રી તમે તમારા શિક્ષકોને કહેજો તમને આકાશ ગંગા બતાવશે આ મમ્મી પપ્પા બતાવશે તો એણે તો ભાઈ આકાશ ગંગા ચિત્રી સુંદર મજાની રંગ પૂરણી કરી વળી પાછી બોલો આખા ચિત્ર નો ઉઠાવ એણે ભારે મજાનો કર્યો હતો ભાઈ બહુ સરસ ચિત્ર દોર્યું હતું પણ આ ચિત્રલેખા હતી મનમોજીઓ એને વિચાર થયો કે લાવને ને ધરતી ઉપર જાઉં એ તો જાત જાતના રંગની પેટી લીધી એણે નાની મોટી પીંછીઓ લીધી અને એ તો ઉપડી ઉડતી ઉડતી ઉડતી એ ધરતી ઉપર આવી પહોંચી ભાઈઓ એણે ચારે તરફ નજર નાખીને જોવા માંડ્યું ધરતી ઉપર એણે ફૂલ જોયા ગુલાબ ને કેતકી મોગરો ને જાસૂદ કમળ ને કેવડો જાય ને જુઈ અને બીજા ઘણા બધા ફૂલો જોયા હો તમે બધાએ જોયા છે એ ફૂલો પૂછજો તમારા મમ્મી પપ્પાને બતાવશે તમને ચિત્રલેખા એ પોતાની રંગની પેટી ઉગાડી અને બધા ફૂલોને પોતાના રંગે રંગવા લાગી ભાઈ એને તો મજાના રંગ પૂર્યા ફૂલ બધા એવા સરસ લાગે એવા સરસ લાગે જેવા પડે બધા ફૂલ ઝાડ ને વન ઉપવન સુંદર ફૂલોથી ખીલી ઉઠ્યા હો પંખીઓ ચિત્રલેખાની આ કલા જોઈ એમના મનમાં પણ એમ થયું મોકલ્યા ચિત્રલેખાને પંખીઓને રંગવાની અરજ કરી અને ચિત્રલેખા એ ખુશી થી એ અરજી સ્વીકારી ભાઈ માગણી કે હું તો રંગું એમાં શું એટલે એક પછી એક ચિત્રલેખા પંખીઓને બોલાવતી ગઈ અને પોતાની કલા એના ઉપર અજમાવવા લાગી ઓ એણે કબૂતર ને આછા વાદળી રંગે રંગી અને ગળા ઉપર લાલ રંગની છાંટ નાખી કબૂતર તો દેખાવ ફરી ગયો બોલો કાકા કૌવા પણ પોતાના રંગથી રાજી રાજી થઈ ગયો ભાઈ પછી આવ્યો ભારે કલા બતાવ્યો ડોક એની પાંખ એના પીછા દરેકમાં બહુ સરસ રંગો પૂર્યા એ તો એટલો ખુશ થયો કે થનગન થનગન નાચવા મંડી પડ્યો બોલો પછી આવ્યો ગરુડ વારો ખૂબ વિચાર કરીને ચિત્રલેખા એને માટે ભૂખરો રંગ પસંદ કર્યો અને એ રંગની આખી ગોટી ગરુડને ને રંગવા માટે વાપરી ઊંચા વાદળમાં ઉડવાનું હોય એટલે ગરુડ પણ એ રંગ ખૂબ ગમ્યો એનાથી તો ગરુડનો મોભો વધ્યો હો એવામાં ફરિયાદ આવી કે કાગડો અને કોયલ છાના રંગની પેટી ઉગાડીને પોતાના પીછા રંગે છે ચિત્રલેખા એ તે જોયું અને બેઉને ને સજા કરી ને આખા શરીરે કાળો રંગ લગાડ્યો બેઉને કાળા કર્યા ભાઈ એટલે ત્યારથી કાગડો ને કોયલ કાળા છે પછી આવ્યો હં એને તો થોડા રંગથી જ સંતોષ માનો પોતાની ચાંચ એકલી રંગવાની એને ચિત્રલેખાને વિનંતી કરી કે મારી તો ચાંચ જ રંગજો ચિત્રલેખા એ મજાના લાલ રંગથી એની ચાંચ રંગી એની પાંખ ઉપર હંસ તો પાંખો ફફડાવતો ઉડી ગયો ત્યાં તો કુવડ આવ્યું મારા બચ્ચા એકલા છે વખતે કોઈ એમને હેરાન કરે માટે જલ્દી કરો મને જલ્દી રંગી દો બોલું ચિત્રલેખા એ બની એટલી જલ્દી એને પણ રંગ પૂરી કે જાત ઉતારે ઉડી જવા તેવા એ રંગ પસંદ કરતી ગઈ અને રંગતી ગઈ બધાને પછી તો આયા પોપટ ને કાબડ મેના ને બુલબુલ પોપટ તો મીઠું મીઠું ગાય એટલે ચિત્રલેખાય સુંદર રંગે રંગ્યો એની લાલ મજાની ચાંચ કરી આછા લીલા રંગે એના પીછા રંગના ને સારી રીતે રંગ્યા ઓ બુલબુલ પણ ખુશ કર્યું એ પછી આવ્યા સામરૂપ એ અમને પણ રંગો અમને પણ રંગો ચિત્ર લાખા એમને પણ રંગવા માંડ્યા ભાઈ કાળા રંગનો તો કચ્છર ઘાણ નીકળી ગયો રંગ જોઈને સામરૂ ગ્રાજી થયા હો એ પછી આવ્યા હોલા લેલા ચકલી દેવ ચકલી અને પછી આવ્યું નીલકંઠ તમે જોયું છે નથી જોયું તમારા મમ્મી પપ્પાને પૂછજો બતાવશે નીલકંઠ આવ્યું એટલે એ બધાને રંગતા ચિત્રલેખાને વાર જ ન લાગ્યો પછી તો નીલકંઠ રંગવા પાછળ ચિત્રલેખા ખૂબ મહેનત લીધી ભાઈ એ બધા રાજી થઈ ઉડી ગયા ચિત્રલેખાએ રંગની પેટી અને ક્યાં ગયો હતો ચિત્રલેખા એ પૂછ્યું એ હું તો ઉકરડા પહેનતો હતો મને તો છેક હમણાં જ ખબર પડી તે દોડતો દોડતો આવ્યો છું મને રંગો ચિત્રલેખાને વિચાર થયો કે આને હવે શું કરવું નહીં થાય એટલે થોડો થોડો રંગ લેવા દો બધાએ કીધું કે હા લો તમ તમારે એટલે ચિત્રલેખાએ બધા પંખીઓમાંથી થોડો થોડો રંગ લીધો અને પછી જુદા જુદા રંગે આ કુકડા ભાઈ ને રંગો તો રાજી રાજી થઈ ગયો ઉડી ગઈ અને ભાઈ ત્યારથી આપણી આ દુનિયા રંગબેરંગી છે બોલો લો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે हूँ बीजी बी वार्ता कही भाई आओ जो